બધી વ્યક્તિઓ હોય ને એ પેલા વ્રતિઓ પ્રભાવી એટલે આમ બહાર નીકળે આમ વ્યક્તિ વહે ની જ ભાવ માં જે તેના વ્યક્તિઓ ભટકતી એ પોતાના ભાવમાં વસે હવે પરમાર સંકેત પછી આગળ વાત છે પરમા વર્તમાન સંકેત થયું આગળ વાત એ શું કે છે એ પરમાર સંકેત છે વર્તમાન થયા કે થયું છે બે આપડે હવે આવ્યું તારે જ્ઞાન ખરી ગયું છે વિથ્યાભાસ જેમાં સુખ માનતા હતા સત્યાભાસ એ આપડે વિથ્યાભાસ પછી નીટ સ્વભાવ છે નીટ સ્વભાવ છે અત્યારે વર્તે જ છે એટલે ઘણી માં વર્તે જ છે ઘણીમાં નથી વધતો પણ કેવળ નીચ સ્વભાવ નો વર્તે છે એ કેવું જ્ઞાન તારે વાડે બધ વાવાઝોડા જતા પ્રસંગો કારણ કે આપડે સહી કરેલા છે તમે તે અવશ્ય આત્મા થયો એટલે તમે નાયક સવારા થઈ ગયા નાયક મનમાં શું રહે છે અને બુદ્ધિ માં શું રહે છે વર્તન માં શું છે એ બધા કરો એ આત્મા પોતા પોતાને જુઓ જોડે રહીને એટલું એ દરરોજ આખો દાળ ના રે પણ આવી જયારે મુશ્કેલી વાળી આવે ત્યારે હોમ ડિપાર્ટમેન્ટમાં આપણો સ્વભાવ એવો છે એટલે હોમ ડિપાર્ટમેન્ટમાં જ હોય ત્યારે એટલે મેરે જાય છે ઊભા થાય કેટલીક વસ્તુ આપડા માની વખતે નિકાલ કરવાનો છે સંભાવે નિકાલ કરવાનું વધારે ડિટેલ માં સમજાવે થયું થયું પણ નહીં થયું તે જોવાનું આપણે તો હમ આવ્યો ત્યાં મોટી બેન આવ્યા એટલે એમના પ્રકૃતિ એટલે આપણે મનમાં નક્કી કરવાનું કે વીસ આયા એટલે નિકાલ કરવો છે એટલે તમારે એવું ભાવ જ કરવાનું એમ થઈ જશે અને ના થાય તો પછી એ અમારા પાસે જોખમદારી કારણ કે તો આજ્ઞા પડી જોખમદારી એટલે થાય છે ડુંગળી પડ તો ઉડી જ જાય પણ થોડી ડુંગળી ડુંગળી દેખાય એટલે એમ થાય કે આ કેમ આવું એનું એક પડ ઉડી જાય બીજું બીજું પડ ઉડે એમ કસંદ કરાર થઈ જાય ને ફાઇલ નો બધો નિકાલ કરો નામાં ગુરુ લઘુ પણ નથી ગુરુ રઘુવારે ઘટે વધે એટલે હા પોતાના અંદર પોતાની અંદર નથી આ બહાર છે બધા બહાર રહી પોતાના મરાવડા હતા આપણને એમ લાગ્યું આપણને આપણા જ છે ગ્રોધમા આવેલો ગુરુ રઘુ છે બધા અને આત્મા આ ગુરુ રઘુ છે રાગ છે એ થાય છે રાગ વધ એટલે જે બીજાના ગુણો થી આપણા પોતાના આરોપી કરી દીધા પોતાના ગુણો નહીં જાણતો હોવાથી બીજાના ગુણો આરોપી કરે એનો આ સંસ્ુભો થઈ છે એ ભૂટ ભાગી ગઈ એટલે ઉડી જાય બધું મહાન મહા દુખો ના પ્રસંગમાં આવે તો પણ એમને મોકલી જાય સંભાળવા નીકળી જાય દાદા હાજર થઈ એ પ્રસંગો તો ખાસ હાજર થઈ જાણી શકું છું અને આ ગુરુ રઘુ વાળા છે તેને પણ બીજા નહીં બીજા આખા જગત નીચે જાણી શકું છું આ શું છે ઘડો દેખીએ કે હું જાણી શકું કે માટી હતી માટીમાંથી આવું થયું ને તેમાંથી આવું થયું ને તેમાંથી આવું થયું તેમાંથી આવું થયું તેમાંથી આવું થાય તેમાં ઘડો થયો ઘડો ભાગીને આવું થશે આવું થશે આવું થશે આવું થશે બધું જાણું એ પર છે છતાં હું જાણું મારું નથી છતાં જાણું છું પર પ્રકાશક છે પ્રકાશક જ છે પોતાનો સ્વભાવ પ્રકાશક છે પોતાને પણ પ્રકાશ કરી શકે બીજા બીજા બીજા કોઈ તત્વો એવો ગુણ નથી પ્રકાશ કરવાનો इले प्रकाश है चेतन स्वभाव होवा आपना भगवान कह बहुत चेतन स्वभाव प्रकाश नहीं बीजाए अविनाशी तत्व है ये પણ બહારની ચીજો અનંત જાણવાની ચીજો જ્ઞેય વસ્તુઓ હું જ્ઞાતા છું પણ જ્ઞે વસ્તુ અનંત છે માટે હું આનંદ અનંતર છું કઈ બાકી ના રે એવું જાણનાર આટલા બધા પ્રસંગોમાં મને મોક્ષો જવાના આટલા બધા વિઘ્નો હોય હોવા છતાં પણ હું એવી શક્તિ છું કે બધા વિઘ્નો પાર કરી જવું છું શું અને આનંદ સુખ છું એટલે સુખ આમાં જે દેખાય છે એ તો કઈએ અત્ય સુખ છે પણ મારું તો કાફલી સુખ પોતાનું અનંત સુખનું ધામ આ મોહ નો અનંત પ્રકારના મોહ ને મોહ એ કેટલા પ્રકારના અનેક તેમાં હું અનંત અનંત સુખ ધામ છું છે એટલે મારે બીજા મોહ જરૂર છે આ તો ફત્યો છે ફતયો છું એ જવાનું છે આવે કે નામ શું બોમ્બે આપે એમ કહ્યું છે ને કે જ્ઞાની ને મળવાથી અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થાય તો એ કેવી રીતે પ્રાપ્ત કરવું તમને કરવા જીત પ્રમાણ કરવા રવિવાર દિવસ કરી આપીએ રવિવાર દિવસ ના હોય એનું હજી પણ શું ના આપણી સાથે કોણ બોલે છે દાદા આપણી સાથે બોલે છે કોણ એને પૂછે છે દાદા બે હાજર કિંમત હતી આવું જાણવા આપણે લખવું છે નિયમ પ્રમાણે જ હોય હોય જ શું ઓર્ડર હોય પણ વ્યવસ્થિત એટલે જેના જેવા સંજોગો જેના જેવા ભાવ તે બધા વાર લાગે તમારે ચિંતા ના થાય એવું જ્ઞાન જોયે છે ને જગત માં કોઈ દાડો ચિંતા ના થાય એવું જોઈએ પણ આખું જિંદગી સુધરી જાય છે આ થી અત્યાર સુધી સુધરી જાય ખબર આપું ભૂલ થઈ ગયું છે આ પહેલી વખત બહાર પડે છે મહાપુર પ્રાપ્ત થવા માટે દસ લાખ રૂપિયા એ કરો આવ્યા લાખ હાર્થી ત્યાગ કરે તો ચિંતા રહીત ના થાય ગર્ભથી મુક્તિ ના થાય ગર્ભ બંધાય નઈ લાયક પેલું કરું એ લાયું લાયક આ છેમ કારણે નાયક પર તો ને નબબાનો જબ જમ થઈ દરવાજા આગળ બધ આગળ એ બાર ચોક આગળ પર દબાય દેવા લાઈપ હશે તો દબાણ હોય ને આ નબબાઉ નેકો તો હા કાકી મજે ને દબાય દે કાર્તું ન ગયે ને ભાઈ બેટજ માઇનસ થ્રી માર્ક થી લઉં છો તે ટકાની જરૂર સાત્રીસ થી જરૂર સાઈઠ પાસ કર્યા સાઈઠ થી એક અવતાર જ્ઞાન છે કે જીવતા મળ્યું એ આ મનેચરલું તમારી હું તો તમને ક્યાં બે સંસાર કરો ચાલો ઝોકલો એ પછી કરવા છે ને સંકલ્પ સંકલ્પ વિકલ્પ કરવા છે કે ચાલુ રાખવા અને કર્મ બધાય ન એક જ અવતાર પહુ કુશયારી હોય તો અવતાર પોતે લોક એવો લો હોય શું કહેવાય કે बन्वान उचे, बन्वान नहीं नहीं से बनवा द्वारी दवा बनवादी पुर्सादत तो कोई बीमार हो तब जो क्या पूजा करो માન્યતા બધી ખોટી માન્યતા તમે જે વ્યવસ્થિત આપી છે ને વ્યવસ્થિત કે ચલાવો શું કેવું શું કે બનવાનું છે બનવા ચલાવું લોકો વિવેક સમજતા સાવધાની પૂર્વક કરી અને પછી અથડાયું તે રેવસ્ત શું કર્યું આ રેવસ્થિત ચાલી પચાસ હજાર માણસ માણસ કેટલું આને મળે હવે પુટાદ કશું કરેલો કરેલો ના નથી કરો કયા પૂછાથીર પૂરા પેલા આપને મળવાની ઈચ્છા થઈ સૌથી પેલા તો આપને મળવાની ઈચ્છા થઈ પૂરી કરવા માટે આ કાર્ય કર્યું થઈ અહિયાં આવવાની એ પ્રારંભ અને અહિયાં આવ્યા પણ જાણતા લોકો ગુરસાદ જોડે જોડે થાય પ્રાય મંદિર માં જાઓ એટલે કો ઉલ્લાસ પરિણામે તને ખોટા એ પુરસાર્થ સાચો ભાવ કરે સાચા ખોટા જે ભાવ કરવા એ પુરતા ભાવ કરવા હાથમાં જુદો તમારે આત્મા આપી દીધા જાય પોતે પુરુષ થયા પછી પુરુષ થાય वट ना आ तो कार्य संकल्पना है અને જન્ડે ચાલ્યા એમાં કોઈ પ્રહાર પહેલો રહેતો હતો અનાથી અનંત હોય ચા પણ જયારે પોતાનું સ્વરૂપ જાણે છે ત્યારે સ્વરૂપ જાણે આત્મા પ્રાપ્ત થાય ત્યારે આત્મા પ્રાપ્ત થવાની આરી છે અને એનો એ દકાનો અંત થાય છે જયારે ત્યાં જાય છે સિદ્ધ ગતિમાં સિદ્ધ ગતિ ની થાય છે તો ત્યાં આનંદ આનંદ કાવતી બે ત્રણ કેમ હું ભેગો વાત કેટલાક નું હોય છે મહાવીર ભગવાન ના પુસ્તકો વાંચો છો મહાવીર ભગવાન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 હા પણ મહેનત કરીને વધારે ફાયદો થાય લાભ થાય પોતે જાતે બરાબર એટલે હવે સારી લાગે આપણા પરોું છું આપણે જેમ ઈચ્છા આપણી જેમ ઈચ્છા હોય મારું કરો તમારી સરસ ભાગ હોય તો તમે જે પુસ્તકો વાંચ્યા તે શું છે કોને બરાય આ દુનિયા કે છે પુસ્તકો વાંચ્યા એના પછી શું તમને લાગે છે કોને દુનિયા બનાવી રહી पुस्तक मैं तेरूरे दुनिया बना दुख तो दुख चिंता उत्तर ઓછું ખાવાનું ઈશ્વર ઈ સ્વરૂપ હોય તો કોર્ટો ની જરૂર નઈ વકીલો જરૂર એમની એક લીલા હોય લીલા ભગવાન ની લીલા લીલા કરે ભગવાન આપણા રામ લીલા વાળા કઈ નથી શું કે આ ભગવાન નું સ્વરૂપ એ નથી અને આ ભગવાન ભરાય નથી આ બધા તંતો ગાણતા હોત તો તંતો એમનું કલ્યાણ માં થઈ ગયું પાણી સાથે અમારા સાહિત્ય એક અબધ માની કે માનો તમને હું ક્યાં ખોટું કઉ છું by not not the the the The the the fact. Not fact. The fact? The fact? Hmm. Only scientific evidence mm -hmm. and world world is the pajal, it is the world is the pajal, it, is God ભગવાને બનાવી છે લોકો એ ભગવાન શબ્દ ગોળતા નથી વાતે જાણતા આ તો બાળક પાછા જ છે એ ખોટું નથી વ્યૂ પોઈન્ટ છે પણ બાળમંદિર ની પાછા છે જયારે બાળ મંદિર માં હોય તેને બરોબર છે પણ તેને આગળ જ્ઞાન નથી માં જોવું સ્થિતિમાં તો વાસ્તવિક જાણવું પડે વાસ્તવિક ના જાણવું પડે તો પેલું બાળમંદિર નું છે બધું એ તંતો એ બાળ ના છે ત્યારે પણ એની આગળ યોગેશ્વર જાણવું યોગેશ્વર કૃષ્ણ બાળકૃષ્ણ નું બાળ મંદિર છે બાળકૃષ્ણ નો ધર્મ એટલે ભગવાન બનાવ્યું અને આપણે એના પેદો રો ચિંતા થાય ઉપાય થાય ભગવાન હાજર થાય રામ સાઈ મહારાજ વાતાવરણ સારું થઈ જાય છૂટી પડે વાતાવરણ એની કોઈ ને વરસાદ પડવાનો આ બધું વૈજ્ઞાન છે જાણું હોય ત્યાં માટે પ્રસ્તાપનું છે તેની વાત કરું તમે પેલી જાણવી હોય તે પણ વાત છે બાળ હું જાણું છું ગીતા કરેલું છે તમે શું સમજ્યા છે કે આ સંસાર છે दुनिया बनाने जुनिया न स्वरूप लीधेलूमने जुनिया न स्वरूप लीधे સ્વરૂપ લે એ માતાના પેટમાં આવતો કૃષ્ણ ભગવાન છે વાસુદેવ નારાયણ છે તો એનું આવું રીતે ખોટું એ કરો એ તો પૂછતા સમજવું જોઈએ માંગે છે આયન થી ઓરિજન અને તમે ઓરિઝન છો શું તમારું જે સ્વરૂપ છે આત્મા છે આત્મા તરીકે વાત કરે એટલે તમે આમ તો કૃષ્ણ જે દેખી જે કૃષ્ણ કરો છો એ પોતે યોગેશ્વર કૃષ્ણ છે પણ એ યોગેશ્વર સમજવું પડે હું પણ સમજાયો નથી આ લોકો પાટા ફોડો કરે એ બધી ખોટી ભગવાન પોતે કહી રહ્યા છે એ હજારો માં કિતાબ હા છે એમાં એકાદ એના સ્કૂલ અર્થ ને પામતી અને એવાઝોડ માંથી સુક્ષ્મ નહીં વેપાર બિજનાસ બધા બિજનાસ વગર નો કોઈ માણસ જોયો હતો જોયા માણસો કે है। तो तो है हम ये हम को एमनी पर पर कौन? एमनी पर कौन? कोई आ, तो एमनी कौन? कोई हजारों એવા હજાર થયું છે હિન્દુસ્તાન કઈ ઘડા ગણા છે કેટલા છે પોતાના જ્ઞાની કેવડ રા જ્ઞાની કોણ ક્યાં હોય વીસ હજાર પૂછ્યા આપણે જ્ઞાનીઓને કે તમારે સાહેબ બુદ્ધિ ખરી તો બધા કરતા મારો બુદ્ધિ વધારે થઈ ગઈ કે भाई तुम कम लगे जामे कहीं ज्ञानी बोले जो ज्ञा ज्ञा जा रहे અને જાણનાર હું જાણતો તો બોલે ને ઈચ્છો તમારે બધા સુધી બુદ્ધિ હોય ઓછી હોય હોય ના હોય બુદ્ધિ તો હોય ને બુદ્ધિ જ્યાં બિલકુલ ના હોય ત્યાં જ્ઞાન એકસન્ટ બુદ્ધિ ના હોય ત્યાં જ્ઞાન બાકી બીજો બધું છે કામ લાગે એવું વાત છે કામ લાગે એવું હોય તો ચાલુ રાખવું નઈ તમારી પાસે જુદાય कारण हाँ नवीक पूछू मैंने ભગવાન નથી કે છે ભગવાન ના હોય તો આનંદ સાથે આનંદ છે પણ આનંદ છે કે અસ્તિત્વ છે ને તો ભગવાન છે શું કે ભગવાન ક્યાં રહે છે તને શું લાગે છે ભગવાન નો રિફર્મ કરી નાખા લોકો એ ઉપર આ કરો ઘર બંધે જમીન ઉપર બંધાયેલા કલ્પનાઓ કલ્પના પછી મને કહે ભગવાન ક્યાં રહે છે એ લખાવો મેળ ગોટ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધિબલ or invisible, not in is જીવ છે તે ન માત્ર માં ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન તો કેવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા છે ભગવાન તું પવન તું પાણી તું ભુવન ભૂધરા એમ લખ્યું છે ને પેલો પવન નો જીવો છે પાણી જીવો છે તે જીવો અંદર હું છું જમીન માં માટીમાં જીવો છે અને તે હું છું કૃષ્ણ ભગવાન ગીતા તો હું સારી લખીએશન આપે કહ્યું ને પણ આવું ના દુઃખી છે મગન બારી કરી અને કોઈ વ્યવહાર કરે તેવો ઈશ્વર ભાઈ દર પછી કાકર ના જોઈએ વકીલો ના જોઈએ જગા ફટકા થાય ની ચોરી ના જાય પોલીસ વાયર ના જોઈએ લડાઈઓ ના થાય નથી તે આપડે